संस्थापक सदवि स्वामी न मंगल प्रवचन सं हजार चालीस नगर बुधवार तारीख पांच नौ ओगनीसो चौरासी અને પંચમ સ્ક્રીન ભગવાન નું મહાત્મા કહ્યું છે તથા એ શ્રી કૃષ્ણ ભગવાન જે ત્યાં જગત ની સ્થિતિ અને અર્થે પોતાના ભક્ત ને સુખ આપવાને અર્થે स्थिति थकी पड़ी जाए जीव होने मरिया ने लोगे तो अधोगति कहु અને એ જ જે શ્રીકૃષ્ણ વાસુદેવ તેને વસુદેવ દેવકી ને પ્રત્યક્ષ ચતુર્ભુજ રૂપે અદભુત ભગવાન અનાદિ વાસુદેવ શું કામ ગયા પર આ વાસુદેવ અત્યારે છે દેવ ને તો બોલવાનું જ નહીં તો મૂંગા થઈને બે સમજવું તો જો કે નહીં સમજવું જોઈએ જયારે તમે સાધુ ન તો આને સમજાવશે કોણ પણ આ પાછા સંતોષી આપણે તોય વળી ગયો છો મને સાધુ સંતોષ આ હું એક જ અભાઈ ગયો અને ઉતાવળીયો એટલે ક્યાં કરું છું કરવું તો પડે ને ખબર પડે પણ એમાં ભણનારા જ્યાં એટલે બસ પછી કઈ ન કરાય રજવાડા થાય એને કઈ કામ ન કરાય બોલો અવડા ગ્રસ્ત તો બોલે નહિ પણ હું એકલો બોલું धर्म mm. mm. अर्थ, mm. अर्थ काम सारू जी जे भगवान चरित्र करे अथवा श्रवन करे सर्वे जीव सर्वे पाप थकी मुकाय परम पद ने पा શંકા તમને જ આવું જોઈએ પણ વાંચનારા શંકર ન કરે બાજુ આ ધર્મ કામ પર ભગવાન એની એના માટે જ આવ્યા તા ને તમને તરક આવો હોય ને કામ કેમ લેખ્યું ધર્મ ને કામ ના અર્થ પર વધતા તો એને પરમ ગતિમાં જન્મ થયો મારા પણ એવી રીતે ભજે છે તોય મોક્ષ છે કે મોટો ગ્રાહક થાય તો બાપા નઈ તું કરો બોલાવ અને ગાડી દેવી એ દઈ લીયા બીજો એમ જે તમારો છોકરો એ મારો નાગલા ની ગાળીઓ ઘી નાયું નાગલો ગમે એટલી ગાળવી દે ને આમાં ઊંડું ધરવું જોઈએ એમને વાંચી જાય હાલે ઊંડું આ રહસ્ય કેવું ઊંડું તરતા વળતા મારે કાંઠે બે ખોબા એ બરાબર છે પણ પેલા વહેલા મોટું આપડે કઈક કરવું તો જોઈએ દિવસે કઈક તૈયારી તો કરવી પડશે ને સાધુ ઓળપોઠી વાળી બેસી જાય જયારે તૈયારી ન કરે કરે એટલે આપણે લુલા જઈએ દેખાતું નથી કોણ બોલે વાત ક્યા શાસ્ત્ર ને આપડે શું એમાં સમ્યા એમ રાત્રિ દિવસ મહેનત કરો છો જો પછી તો થઈ ગયા તો હારો સ્વામી નાની મજાનું બાંધી ગયા ભજન નું સુખ આવે ભજન તમને વધારે કેવાનો ભાવ થાય હો સાધુ ને આપડે માર્ગ પકડ્યો અને સમજવાનો આગ્રહ નથી આપડા માં ભણનાર થાય ગીતામાં કહ્યું બધીશાળી પોતે પોતાને માની દીધે આમાં કોઈક છાણા થાપતો હોય એને એવડાય માન કરે કઈ હો આપણને બરાબર ખબર થાય ને જોઈ લીજે મેં તો આવું આવે પૂછીય તો એ ન ખાવ પડે લે શાનો અહમ ભાવ લાવો છે નગરા વચનામૃત રાત્રિ થી વાંચતા હોય ગુજરાતી છે ભગવાન બોલે છે બે અપ્પા કસ એના પાવર માં કામ બેઠા રહે લીખ્યું તો એનો પાવર થોડુંક બોલ્યા એનો પાવર એ પાવર માં કામ છે બધા હ ખરેખર આપણે સાધુ નુકશાની રોટલા ભોખ ના અને પાવર પાછળ આવડા ની ઉગડા તો એના છે રોટલા એના છે હવે આને પાવર ની કઈ જાતનું બીજા કરતા થોડીક તમે વધારા રાંધવા નહીં મટી ગયું કઈ રાણી ભરવાનું ના હું જાણ છું કે હું કરવા સારું પણ આને તો નુકસાન વાત છે આને નુકસાન આવડ પૈસા રાખે ગમે એટલા આવડા કેટલી નુકશાની માંથી જવાનું અને એ ભાષા હોય તૈયાર બે જાવડા ને ખબર પડે માણસા પંચમાસ ક ये भगवान ना जन्म कर्म ने मूर्ति दिव्य स्वरूपेव श्री कृष्ण पंचमी जेवा ब्रह्मस्थिति ने पायमा होने पर श्री कृष्ण पर ब्रह्मी उपासना भक्ति करी दशम कह श्री कृष्ण भगवान चरित्र સુખજી જેવાને પણ ગાવા ને સાંભળવા સંસારી નહી છતાં પણ એવા હોય તોય એને પરબ્રહ્મ ને ઉપાસના કરવાની તો જરૂર છે એના ચરિત્રો ગાવાનું એને જરૂર છે ખરી એવા હોય તોય પણ આ તો કરવું આપણે બધા એવા હશું ને એમ લખશું ને સુખદેવજી ને આસન ઉપર આ બહુ વિચારણા માગે બઉ ઊંડાણથી તપાસો ને વાંચો ને અને પછી મેળવું હૃદય માં ત્યારે એ સરવાળો મળે અને ખોટું મિથ્યાભિમાન માં આપણે નાના મોટા ગામ ખાતા પેલા શું કેવાય તમારે ચકલા દેવા બધા હું એક ગામમાં હતો બે પૈસા દે કોઈ પણ જબલું જ કેવાય પછી ઢેઢ મંજ દેવા આવતા પણ બાપુ હોશિયાર હોય હજી ઑલો નથી આવ્યો પણ બાપુ ની આખ માં તરવરતો હોય હું રાજા મને દેવું જઈ ને જો દશા આપણી જાય ઉતરો ને હા જોશી આવ્યા પણ ભગ્ય લઈ ગયા નહી ભાઈ ને હું ભગ્ય લાગે એટલા માટે જીવડો અહી બેઠો છે ને આ બહુ વિચાર કરવા જેવી છે રાજાશાહી જગત માંથી વહી ગઈ ધર્મ ગુરુઓ હજી એની છોડતા નથી ખરું વોટ આપવા આવડ બધા જાય આચાર્ય ગ્રસ્ત છે ને વોટ નો આપવું પડે તેમ એ કોઈ બી ચૂંટાઈ ના આવે નહી કેટલી લીધી ખાઈ ગયા આવડ્યા ચાંદલો કરીએ છે મનોહરસિંહ હજી મિલકત જાજી છે એની પાસે અને ચૂંટાઈ ને ન થાય કરે ધીરે ધીરે કરવું પડે છે એટલે ખોવા હાટું જન્મે છે મેળવવા માટે નહી હો ખોવા માટે કારણ કે કોઈ દિવસ તાકાતવાન બને નહીં ખમા ખમા ખમા થતું હોય મુંબઈ માં ગણાય મારી આટલી જિંદગીમાં મોટા મોટા જોયા અત્યારે મારે કેવું છે આપણી ઉપર આપડે આ સાધુ પુરુષો એને આ વિચાર કરવા જેવું છે ભગવાન ને તો આપણને આસન આવ્યું કાળ દુકાલ પડે નહીં કોઈ તુંકારે બોલાવે નહીં શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થાય શ્રી કૃષ્ણ ભગવાન કોણ હતા શું લખ્યું આદિ જે વાસ્તુદેવ કરું અને એ અહીંયા પ્રગટ થઈ ને કર્યું શું કર્યું શું કામ પરત્યા ધર્મ અર્થ કામ પરતન પણ મોક્ષ પર રામચંદ્ર જે દેવ ધર્મ અર્થ મર્યાદા પુરુષોત્તમ છે એને મર્યાદા ધર્મ બતાવ્યું શ્રી કૃષ્ણ ભગવાન અર્થ નું કામ પરાયણ વર્ત્યા છે દિવ્ય કરીને ગાય તો એનો કલ્યાણ થઈ જાય ને આને જે ચરિત્ર કર્યા એ પોતાના કલ્યાણ હાથું નહોતા કર્યા એના ચરિત્રોજ વિજાના કલ્યાણ ને માટે હતા એ મુંડા ઉછળી તપાસ તો દેખાય કર્મો છે એને દિવ્ય જો ગાય તો ગાનારાનું કલ્યાણ થઈ જાય આપડા કીર્તનો ભાઈ તમે અવારે બોલો છો ને મોરલી ને હાથે વેલણ કે આજે રજની કેને ઘેર બોલો છો ને શીનો ગાનારા પણ એમને કલ્યાણ નથી હો એમાં દિવ્યતા ઉભી થવી જોઈ બોલો તો રાગ રોડેરો ના મજા નો ગાતા એટલે આપણે ગાઈએ છીએ એમને ભાવના બદલાવી ને કહું જાય અને ભાવના બદલાવવી નાની વાત નથી જગત શું હોય અને એમાં માટે શાસ્ત્ર એમ કે ભગવાન અથવા એવા ભગવાન ઉત્તમ ભક્તો છે એની કોઈ ક્રિયા જગત ને જેવી હોય તો જેવી છે વસંત દર્શાવત રંગ મંબરાત હિરણનગર ભંગ મુનિ જો ટેકો તો દીધો થોડો બહુ છે યાર શું એમાં કહે સદમની વસંત દર્શાવતર અંત મંબરા બિહ નગર ભાંગ ભુવમ મુનિમ મુનિ આવે છે ને એ તમારે તાજુ છે મારે તો આઠ વરસ પેલા નો હું બરાબર પંચોતેર ને સાલ માં માઘ ભણતો પૂજા સૈકા ભગવાન દ્વારકા માં હતા હવાર માં હજી જાગે છે મોઢું ઢોયું નતું ત્યાં વીણા નો અવાજ હમણાં આકાશમાં જોયું ત્યાં તો નારદજી ઉતરે નારાયણ નારાયણ કરતા હાથમાં ભગવાન નારદજી ભગવાન પોતે માથું નાથી હે મહારાજ આજ અમારા કેટલા હું ભાગ્ય અમે તો આ સંસાર માં પીડ્યા છીએ ભગવાન કેવો અને ઓલા કચ્છા બચ્ચા જાગે છે ભગવાન બેઠા નીચે પગ પકડી ઓહો મહાપુરુષ અમારા ઘરસ્તા સમણા એને આજ તમે પવિત્ર કર્યા કરશો પતરાણી ને જલ્દી કરો ચાંદી ના થાળ લાવો દૂધ લાવો આપ ભગવાન ધોયા કે નારા પાછું પોતે માં ઈબા લઈ નારાયણ નારાયણ અંજલી લટ્રાણી ને લ્યો લ્યો લ્યો બધા ભગવાન ચરણ આપે હો છોકરાને બોલાવી ને એના મોઢામાં પાછા કહેતા જાય કાલ તો આપણે સદભાગ્ય મોટા કે નારજ્ય આપણા ભાગ્ય છે હવે આ ક્રિયા દેખે હવે ભગવાન કોણ ને ભગત કોણ નારજ્ય તો ભગત હતા અને આ ભગવાન હતા જો એ ક્યારે વર્તી બદલાય એવી આપણી બદલાણી છે કેમ તમારે કોક નો સ્વભાવ નો હરખો આવ્યો એટલે તમે આ ભાવના આવતી વૃત્તિ હલકી એટલે નિંદા કરવાની તિરસ્કાર કરવાની પાખંડી છે દંડી છો એવું જ મની કરવા જો માલી બાર્ગ જુદો છે ભગવાન ધર્મ અર્થ કામ ત્રણ પર ચરિત્ર કરે છે રમાવતારે ધર્મ પર કર્યા છે થોડાક અર્થ કામ છે અને કૃષ્ણ તો કેવળ અર્થ કામ કરે છે છતાં નારજી ના ભાવ છે આપણે એ સ્થિતિમાં કેટલા ગયા દેવા રહેતા હોય કોઈ કોઈનો ભાર છે એ વિચાર કરો લ્યો એક ભક્ત તરીકેનો ભાવ કોઈને જાગે ન જાગે અમારામાં મોટામાં મોટો આ દોષ મોટામાં મોટો તમારા હોય રેવું સાહુકાર નો છોકરો જાણતો છે ખમા ખમા થાય અને ભાઈ હું કહો જોઈ લેજો ત્યારે બાદ જોઈ લેજો અને જે સાહુકાર વધારે બન્યો એક પેઢી બીજી પેઢી ત્રીજી પેઢી હોય હતી ધર્મગુરુ એક પેઢી કારણ કે દુનિયા એને હાથ જોડે લાગે સત્તા પક્ષ માં છે આ પક્ષ માં એવું જોચાર્ય એના શિષ્યતા વિદ્યારય સ્વામી દેહ મૂકવા નો પણ વિચાર કરે એક દેહ મૂકવો જાણસ વચ્ચે નહી કારણ કે મનની વૃત્તિ ક્યાંક ક્યાંક રોકાઈ જાય એમાં ચિંતા બે આવી ગયા ગુરુ મારા હવે તો મંદ્યો ખબર દેવી જોઈ બધા માથું હલાયું ચંદી કાળી અમે ત્યારે મારું જે હૃદય નું કામ એને મારા ચેલા જો જાણી જશે ને તો મને રોકી દેશે રોકી ક્યારે દીએ મરવા ક્યારે ન દીએ? એ પણ એવા સમર્થ હોય તો રોકે મૃત્યુ ને કોણ રોકે મૃત્યુ ને રોકનાર શિષ્યો હશે શિષ્યા વિદંદિત કાર્ય મે તક મૃત્યુ ને રોકનાર શિષ્યો હશે શિષ્યા વિદંદય ચંદિત કાર્ય મે તક જાણી જાય તો મને રોકે તો શિષ્યો કેવા સમર્થ કરે છે એ જાણી જાય ગુરુ દેહ છોડવાના છે તો મને રોકી દે રોકતો મૃત્યુ ને ક્યારે રોકે જેટલી સામર્થિ હોય તે મૃત્યુ ને રોકે છે એ આજે તમે સારા સારા મોટા સંપ્રદાયો એના આગેવાનો આચાર્યો કેવાતા હોય ધર્મ ગુરુ ઓવાતા હોય આ દ્રષ્ટિ છે ને ભાઈ ધર્મ માર્ગમાં તો આ દ્રષ્ટિ જોઈએ ભગવાન ના દ્રષ્ટાંત જે જે ક્રિયાઓ કરી એ ગાનાર નું કલ્યાણ કરી આપે ગાનાર નું હજુ ગાનાર નું કેવી રીતે મૃત થઈ જાય ભાવ થી ગાય આ કોણ હતા આ ક્રિયા આ કરે કરવાનું નથી આગળ ક્યાંક થી તમે ઘેરે જાઓ ખરું ખાતા માં મોટા કેવાતા હોય અને આવી મોટી ખુશી બેઠો ને હાથે રાંધું હોય એ ન રાંધે હવે વિચાર કરો આપણે ક્યાંક જીનમાં એક લુગડા બદલાયા જેમ રાજા રજવાડા શ્રીમંતો એના પરિવાર જેમ નીચે જાય ધર્મગુરુ નો પરિવાર નીચે જ જાય સાચા ધર્મગુરુ નો બોલા તો એ ખોટા ને એ ખોટા ભગવાન ધર્મ કામ પર કરે પણ ઓછી અધિષ્ઠાતા એ આ હવે એ અને એની આ ક્રિયા એનો સંબંધ કેમ મેળવવો એ આ એમ આવે ભગવાન હોતો હોય કે નારદજી વધારે એનું ચરણ એમને પોતે લઈએ પોતાના પરિવાર ને આપે પાછા નિર્મા આવે ભગવાને બતાવ્યું આ મોક્ષ માર્ગ માં માણસે આવું થવું જોઈએ તો ક્રિયા કરતા હોય ક્રિયા હો સેવા નહીં લગભગ ફરિયાદ કરે ગમે સેવા કરી શબ્દ વપરાય પણ સેવામાં તો તરત બધું તૂટી જાય ત્યારે એ તો કઈ તૂટું ના હોય પણ પછી ક્રિયા બની જાય છે સમજવું રહ્યો તમે ઘરમાં કામ કરો ને એને જો ભગવાન ના દ્રષ્ટિએ સેવા માની કરો પણ એ પાડોશ ઘરે કરવું પડે પાછ કરતા છે ને બધે ઘર માં કરે તો એ વાત છે ધર્મ અર્થ કામ અને જે શુભજીને પણ શ્રી કૃષ્ણ સાંભળવા તે શુભજી એ કહ્યું છે જે પરિનિષ્ઠી નિર્ગુણ ને ઉત્તમ શ્લોક લી લેવા રોહિત ચેતા રાજ આખ્યાન અને એવા જે વાસુદેવ ભગવાન તેના આકારને વિશે દ્રઢ પ્રતિ રાખવી અને જો ભગવાન ના આકાર ને વિશે તેના આકાર ને વિશે દ્રઢ પ્રતિ રાખવી અને જો ભગવાન ના વિશે દ્રઢ પ્રતિ હશે અને કદાચ એ જીવ કઈ પાપ કરશે તો પણ એનો ઉધાર થશે સુખદેવજી કીધું છે એમના ચરિત્ર એવી રીતે ભ્રમરૂપ થયા હોય તો એને ભગવાન નું વજન કરું અને એવી નિષ્ઠા ન હોય બે લી દીધો અને એવા જે વાસુદેવ ભગવાન તેના આકાર ને વિશે દ્રઢ પ્રતી રાખવી જો બોલવામાં નો આકાર ગયોધા લક્ષ્મી સાથે રમતા હોય આકાર ભૂલાવો ન જાય આકાર ભૂલાવો નો જાય પરબ્રમ નો આકાર ગયો આકાર એટલે આકૃતિ આકૃતિ અને મૂર્તિ નથી કરવી વસ્તુની ઓળખાણ આકૃતિ નજર આગળ ધરવી જોઈએ અને પછી આવડે ગયા તો કલ્યાણ થાય એમને એમ તો ગાયા જ ગયો નહિ છે બીજા કરતા ગાય એટલે સંસ્કાર થાય પણ આ વૃત્તિ ફેલવવી શું જોશી ભાઈ તમે સમજ્યા કથા વાર્તા કિર્તન બધા કરીને છે પણ આ ઉપલબ્ધ છે આ ઉપલબ્ધ છે અને વખાણ તમે કરો છો અહીંયા બઉ સારું સમજાવે છો અરે ભાઈ સમજો હું એ તો કે પેલો બે વાતું બઉ કરો છો તો તમે કોઈ નું કલ્યાણ નતા નહીં ગોશું વાત તો એની હાચી પણ ભાઈ એ નો ગોખાય આવું થાવા પ્રયત્ન કરો એટલે કલ્યાણ એની વાત છે કદાચિત એ જીવ કઈ પાપ કરશે તો પણ એનો ઉધાર થશે કેમ જે પાપ કરે તેનો તો કિશ્ચિત કયું છે અર્જુને કઈ પાપ કર્યા તા એનો લોક દ્રષ્ટિએ ભગવાન રણ સંગ્રામમાં કેટલા ને ઉભરી દેતા પાપ ને હું હરણ ગણે કર્યું ત્યારે બાજુ જોવો અને છતાં એ નર ને નામે પૂજા નારાયણ ને નર દેવ આ બધું એની વિચાર કરવાનો અને સમજાવવું જોઈએ કોઈ સમજાવવું જ નહી તમે ઓને આ જરા આવ્યું હોય ત્યાં હળદી નો ગાંઠીયો તમારા ગાંધી થઈ જાય બોર્ડ લગાડી દેવ હગાડે કે પણ બોલો ને જે નિરાકાર સમજે એ તો પંચ મહાપાપ કરતા પણ અતિ મોટું પાપ છે કેટલી વાત કરી પંચમહા પાપ એના કરતા પણ આ મોટું પાપ છે આવે છે અત્યારે મને કયો અને એ પાપ નું પ્રાય એના જેવું કોઈ પાપ નહિ અને એનું પ્રાય નહી અને બ્રહ્મ હોય તો પ્રાય પ્રાય એટલે પાપ નું નિવારણા નું નિવારણ નથી હવે આ પાછળ મેળવી હવે આખી ગીતા વાંચે કોર્જુન ને નિષ્ઠા જ કેળવા કેળવા પછી અર્જુન પાપ કર્યા કઈ નડ્યા પાપ કરવા એમ નઈ હો થઈ જાય તો એને નડતા નથી પણ નિષ્ઠા કાચીએ છે એટલે નિરાકાર માનશે એ ભગવાન પાપ નહી કરે એ તો કોઈ દેહ નું પ્રાયશ્ચિત નથી હજી આ બધા કેવી રીતે તો તમે ભગડ છો એટલે નિરા જે મૂળ સ્વરૂપ છે એને સમજ્યા વિના આ ભાવમાં એને લઈ જાય છે ભાવ માં બેઠા એની ખુરશી ઉપડે જઈને બે આવ બોલાવે મેળ જાય એમાં જ્યાંથી આનો છોકરો આ દરો બાપા ની પાસે જાવું છે ચીઠી લખી ગઈ મારી બાલ કરવાનો જાય દંડ કરશે લાખો બધે શેઠી હોય તો બહાર બે લોક દ્રષ્ટાંત છે સાધુ એક છોકરા ને થઈ ગયો કે અમારા બાપા જ છે એને સાહેબ દ્રષ્ટિ છે નહી એને પોતાના પિતાની દ્રષ્ટિ છે આપડે માનવી બધારી છે પણ એમાં ભગવત દ્રષ્ટિ આપણે કેળવી જાય ભગવત દ્રષ્ટિ કેળવાય છે મંદિરે જાય ઘણા ભક્તો હોય તો યશ જવું જવું જાય અને સમાસ છે પણ પગથિએ ત્રણ ચાર પગથિયા છે કોઠારી દેખી જાય ને કોને કોઠારી બોલાવે હા ત્યાં ભગવાન ના દર્શને પડતા મેલ્યા ને કોઠારી ના પેલા રહી છે કે મહિમા છે કોઠારી નો છે ભગવાન નો છે એ જોઈ લો તમે જરા નિરાંત જો મારી આપણે ભગવાન ના દર્શન કરીયે ભગવત ભાવ કેટલો કરોડ કામ બગાડી બધાય પણ આપડે બગાડતા જાય વાતું કરતા જઈએ હર વાર એવું હર ભાવના છે ભગવાન છે ભગવાન શબ્દ જેવો છે તરત એ સ્મૃતિ નો સ્વાદ એ બધ આવી જાય કે નહી બધા યાદ આવી જાય અજમેરી બો રેમ કેદ આવે બધા તરત એનું સ્વરૂપ યાદ આવી જાય ભગવાન જયારે શબ્દ આવ્યો ત્યારે આકૃતિ છે એવો અભ્યાસ કર્યો છે ને દેવ પ્રસાદ કેદી કરશો એ આપડા પાછીલા શું થશે કઈ તમે જયારે ઢીલા રહેશો તો પાછીલા કેદી કરશે પણ આપડે કોને કહીએ સાધુ ખરે સાધુ તો પર સાધુ કેવાય આધુ કે આપણે શું એમ કરી નાખ્યું બેસી જાય એને જ્ઞાન ગેદી થાય ભગવાન શબ્દ જયારે બોલાય ગુણ, સ્વભાવ બધું સટક છે એનું એ શટક દેખા કેરી કઈ ત્યાં કેરી નું ફળ આકાર સ્વાદ બધું યાદ આવી જાય એમ ભગવાન જયારે બોલે ત્યારે ભગવાન ભેલા રૂપ ગુણ આકૃતિ સ્વભાવ બધું દેખાઈ જવું એ તરવરે આવું તો એને ભગવાન જાણે કહેવાય એ આકાર સાકાર કેવું ખબર આકૃતિ આપડી મૂર્તિ યાદ આવે એ સાકાર જ કેવાય ને એના ગુણ બધું આવું છે એમ કહું જે માણસો દુનિયામાં નિરાકાર મા બધા માણસો છે મુસલમાન પંથ માનો માણસો અને નિરાકાર હજી નિરાકાર શબ્દ ને જ સમજતા નથી કોઈ અને આપણે પણ હજી આમાં ઊંડા ઉતરતા નથી સાકાર શું ને નિરાકાર શું આ તો એક બોલવાર છે જગ્યા આકાર નો હોય ભગવાન ને આકાર નો હોય ંદ હોય ના પેલા તો જરા કોક માં તપ હોય કે ત્યાગ હોય કે વૈરાગ ત્યાં એને સર્વોપરી બંધ કેવી રીતે કડીક માં બને તમારે છે મોટા મોટા મોટા અને કેટલાક બધા ખાતામાં કુશળ હોય ભગવાન જયારે દ્રષ્ટિ આવે ત્યારે રૂપ ગુણ સ્વભાવ આકૃતિ એનું સમ્યક જ્ઞાન એટલે રૂબી રીતે બધું જ્ઞાન તરત આમ જળકી જવું જોઈએ ત્યારે એવો પુરુષ હોય ત્યારે ભગવાન રૂપ તો પેલું જ છે રૂપ સ્વભાવ ગુણ આકૃતિ બધું હવે એને કોઈ ની નથી એક બોયલો બીજો બોયલો એટલે થઈ બ્રહ્માસ્મી તત્વમસી શબ્દો એવા છે કે સમજાવીના અર્થ બે શબ્દ હાચા છે હમ બ્રહ્માસ્મી શબ્દો છે તત્વમસી હાચો છે વૈજ્ઞાન માં આનંદ હાચો છે શંકરાચાર્ય બાર મહાવાક્ય કયા છે પણ એનો હેતુ એમાં નથી એના ભાષ્ય વાંચો કઈ દેખાય તેનો શો ભાર છે એ પાપ તો ભગવાન ને પ્રતાપે કરીને સર્વે બળી જશે અને એનો જીવ ભગવાન ને પામશે માટે ભગવાન ના આકાર ને વિશે દ્રઢ પ્રતી રાખીને માટે એને નિરાકાર નો આકાર પણ આકાર કેવો છે આકાર માં જોડવાના માટે તરત તો જોડાય એટલે આ આકાર માં પેલો જોડાય आकार दर्शन करता आकारीदन एनुरीक्षण करता शिखे आ मूर्ति मूर्ति मा, माव ला ओलो भाव लाता लाता लाबे काले आ નિરાકાર છે પણ એ નિરાકર નથી ને ભગવાન કઈ નથી આકાર નથી એટલે કઈ છે ને દ્રષ્ટિમાં પણ આ કે આગળ જવું ઓલો પંથો જાઓ ગુરવો નથી પાછા પાછું અહીંયા કોઈ હમદા જોયું ને એ દુકાળ પડી ગયો દુકાળ શું કેટલું છે રાખજો એવી રીતે શ્રીજી મહારાજ સર્વે શિક્ષાના વચન કહીને ભોજન કરવા સારું પધાર્યા વચન એવી રીતે ગરડા મધ્ય પ્રકરણ ઓગણ ચાલીસ મું વચન